દાદા પૂછે છે તો આ છૂટવાનું કેવી રીતે એનો રસ્તો કયો ધ્યાન માં નહી મારી વાત આ બધા બધામાં માર્ગો આપું છું જયારે કિંમત બહુ હમજાય નહીં ને બહુ થોડી રીતે